આપણા નવતત્વની શિબિરનો સેશન સેશન નંબર સિક્સ થેન્ક યુ ગઈકાલ સુધીમાં સંવર્તત્વનો વિચાર કર્યો આજે એટલે અનાદિકાળના આ આત્મા ઉપર લાગેલા એવા કર્મોના ઢગલેઢગલા એને આત્મા ઉપરથી ખેરવી નાખવાના અને જેમ જેમ કરતા જાય એમ એમ આત્મા શુદ્ધ બનતો જાય નિર્જરાનું સ્વરૂપ દ્રવસિંગ ગ્રીસ જહકાલભુરસપુગલ જેણ ભાવેન સદી તત્સણ ચેધિ નીચરા દુવિયા નિર્જરાના બે પ્રકાર બતાવે અહીંયા એક સમય આવેથી અવધિ પૂરી થવાથી કર્મની સ્થિતિ જ્યારે પૂરી થાય ત્યારે આપોઆપ એ કર્મ આત્મા ઉપરથી ખરી જાય એક રીતે બીજું હજી પૂરી ના થઈ હોય કર્મની સ્થિતિ પૂરી ના થઈ હોય ત્યારે તપ દ્વારા અથવા બીજા કોઈ અનુષ્ઠાન દ્વારા એ કર્મને આપણા આત્મા ઉપરથી આપણે દૂર કરી શકીએ એને પણ નરજરા કહેવાય સમય આવેથી અવધિ પૂરી થવાથી અને તપથી જેનું ફળ ભોગવાઈ ગયું છે એવા કર્મ પૂતગલ જે ભાવથી ખરી જાય છે તેને ભાવનરજરા જાણવી અને કર્મોનું ખરી જવું તે દ્રવ્ય નરજરા આ ભાવ અને દ્રવ્ય એ બેનો હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો ને કે જે ભાવજીવ કરે એને ભાવ કહેવાય એટલે એમાં આશ્રમની અંદર પણ એક પ્રમાણે સંબર્ભમાં પણ એક પ્રમાણે નર્જરામાં પણ એક પ્રમાણે બંધમાં પણ પ્રમાણે જે જે જેવો જેવો ભાવ કરે એને ભાવ અને એ વખતે જે દ્રવ્ય કર્મ છે દ્રવ્યકર્મ એટલે એક પૌદગારિક વસ્તુ છે એક જળ એવા પૂતગલના બનેલો એક કર્મ એ કર્મ જ્યારે આવે ત્યારે એ દ્રવ્ય રૂપે આવે છે માટે એને દ્રવ્ય આશ્રમ કીધો રોકાઈ જાય ત્યારે એને દ્રવ્ય સમર કીધો અને એ જ કર્મોનો ખરી એને દ્રવ્ય નજી રાખી દે સમજણો આ પ્રમાણે નિર્જરા બે પ્રકાર જા કર્મનું ખપી જવું કર્મોનું ખપવું કર્મોનું દૂર થવું એ બધું નિર્જરા કહેવાય બે પ્રકારની નિર્જરામાં એક બે પ્રકાર ભાવ અને દ્રવ્ય લીધો હવેની જે નિર્જરા છે એ થોડી વિશેષ રીતે આપણે વિચારવી એ આપણને ઉપયોગી બને છે ભાવ દ્રવ્ય માત્ર સમજવા માટે છે અને આ નિર્જરા જે અકામ અને સકામ નિર્જરા એનો થોડો વધારે વિચાર કરી અને એમાં આપણે પ્રવૃત્ત થવાનું છે અકામ નિર્જરા કોને કહેવાય કે જે નિર્જરા આત્માને કોઈ પણ પ્રકારના કામમાં ના આવે ઉપયોગી ન થાય કારણ કે કર્મ જ્યારે બાંધીએ છે આપણે કોઈ પણ આત્મા કર્મ બાંધે ત્યારે એમાં ચાર વસ્તુ પડે એમાં એક એની સ્થિતિ હોય છે સમય એ સમયના બે પ્રકાર હોય છે એક તો કેટલો સમય એ કર્મ આત્માની સાથે રહેશે એક અને બીજું એ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેટલો સમય સુધી આપણે ભોગવવું પડે આમ બે રીતે લેવાનું બરાબર તો જેટલા સમય સુધી આત્માની સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એ કર્મો આપણને ફળ નથી આપતા પણ જ્યારે એ ઉદયમાં આવે ત્યારે આપણને ફળ આપે શુભાશુભ ફળ આપે તો જ્યારે એની સ્થિતિ પૂરી થાય ત્યારે ઉદયમાં આવે અને ઉદયમાં આવ્યા પછી જે સ્થિતિ અથવા જે સમય સુધી એ ભોગવવાનું લખ્યું હોય એ પ્રમાણે તમારે ભોગવવું પડે અને ભોગવ્યા પછી એ કર્મ કરી જાય પણ એ ભોગવતી વખતે જીવના જે પરિણામ જીવના જે ભાવ એ કર્મના ઉદયને અનુસાર જીવ જેવા ભાવ કરે એ પ્રમાણે એ નવા કર્મ બાંધે તો જે ઉદયમાં આવેલો કર્મ છે એના નિમિત્તે જીવ જેવો નવા કર્મ બાંધે તો એ કર્મ તો ઉદયમાં આવેલો ખરી જાય પણ એનો લાભ કંઈ આપણને થયો નહીં કેમ કે એના નિમિત્તને પામીને નવા કર્મ બાંધ્યા એટલે ઘરમાં આપણે એમ વિચાર કર્યો કે મારે પરિગ્રહ ઓછો કરવો છે એટલે નક્કી કર્યું કે ઘરમાંથી દસેક વસ્તુ આપણે કાઢી નાખવી છે એટલે પરિગ્રહ ઓછો થાય ને પણ દસ વસ્તુ કાઢી અને પંદર વસ્તુ બાકી લઈ આવ્યા તો પરિગ્રહ ઓછો થયો કર્મને પણ પરિગ્રહ કીધો છે ભગવાને જો આપણે એવું કરવું છે કે અનાદિકાળથી અનતા કર્મો આપણા આત્મા ઉપર લાગેલા છે એને આપણે ધીમે ધીમે કરીને બધાને રવાનગી આપવાની છે તો થોડા કર્મો ખપાવ્યા અને બીજા એનાથી દસ ગણા બાંધ્યા તો ફાયદો થયો કે ગેરફાયદો થયો લાભ થયો કે નુકસાન થયું નુકસાન થયું ને તો કેમ કરીએ જવું વણિયા દીકરો એવું કરે ખોટનો ધંધો કરે તો ખોટનો ધંધો થયો તો કે મારે એવું કરવું છે કે ઓછામાં ઓછા કર્મ બાંધું અને વધુમાં વધુ કર્મ હું કપાવી દઉં એને સકામ નિજરા કહેવાય સકામ નિર્જરામાં શું છે જુઓ કર્મ વિપાગના ફળ સ્વરૂપે દુઃખ પડે ત્યારે જીવ આકુળ થાય આકુળ થાવ છો ને હે દુઃખ પડે ત્યારે શું કરું છું આકુળતા થાય છે ને કે ક્ષમતા રહે છે હમ સાચું બોલો હમ પરવતાથી કે દીનતાથી દુઃખ સહે અરે શું કરું પાછો ત્યાં કર્મને દુઃખ કર્મને દોષ તો આપે છે પાછું આ જુઓને મારા કર્મનો ઉદય દોજો દુઃખી દુઃખી થઈ ગયો તો કર્મને દોષ આપે છે પાછું તો કર્મને દોષ આપે કર્મ કંઈ છોડે ને તે અકામ નિજરા તે જ્ઞાન રહિત હોય છે આ જ્ઞાન કયું લેવાનું ઉદય કર્મ નાશ પામે પણ પાછળ નવ કર્મ બંધાય તેથી અકામ દર્જરા છે હવે સકામ દર્જરા સકામ કામમાં આવે આપણને ઉપયોગી થાય આત્મા બુદ્ધિપૂર્વક અને સ્વેચ્છાએ કષ્ટ સહન કરે સમતા ભાવે કષ્ટ સહી ત્યારે જે કર્મ ખપી જાય તે સકામ નિર્જરા જો દુઃખ પડે અને દુઃખને સહન કરવું ક્ષમતા ભાવથી તો એ કર્મ નિર્જરી જાય ખપી જાય એ સકામ નિર્જરા પણ સુખ આવે જ્યારે સુખના ઉદયો હોય ત્યારે પણ એને પણ સહન કરો તમે તો પણ એ સકામ નર્જરા છે સુખના ઉદયની અંદર પણ જો તમે છકી જાઓ તો તમે નવા કર્મ બાંધો છો તો એ અકામ નર્જરા સમજાણો નહીં સમજણ નથી સમજાણું સુખના એટલે પુણ્યના ઉદયમાં જીવ જો રાજા પાઠમાં આવી જાય તો નવા કર્મ બાંધે કારણ અહંકાર કરે છે તો નવા કર્મ બાંધી જૂના કર્મ જે ઉદયમાં આવેલું છે એમ શુભ આવ્યું છે પુણ્યનો ઉદય છે મેક એની ડિફરન્સ પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય કર્મનો ઉદય છે પાપના ઉદયમાં દિન થાય છે સુખના ઉદયમાં લીન થાય છે તો લીન અને દીન થવાથી એ કર્મ તો ખપી જવાનું તેનો ટાઈમ થાય એટલે પણ નવા કર્મ ઢગળાબંધ બાંધો છો તમે હમ જાણો તો તે વખતે પણ જીવ જ્યારે ક્ષમતા મારે ત્યારે એ જ્ઞાન સહિત હોય સકામ નિર્જરા અને જે પ્રકારે કર્મ ઉદય આવે તેઓને તેવું કર્મ પુનઃ ન બંધાય તે પ્રશ્ન એવો છે કે ઉદય વખતે જે ભાવ આપણે કરીએ છીએ એ અનુબંધને આધારે છે બરોબર જીવ કોઈ પણ ભાવ જ્યારે કરે છે ત્યારે એ પોતાની સ્વેચ્છાથી કરે છે જે ભાવ થાય છે એ કર્મના ઉદય પ્રમાણે થાય છે તો જેવું કર્મ એને બાંધ્યું છે એ પ્રમાણે એનો ભાવ થવાનો છે પણ એ વખતે એ ભાવ કરવો કે ન કરવો એમાં એ પોતે સ્વતંત્ર છે સમજાણું અચ્છા અનુબંધની અંદર શું છે કે કર્મ બાંધતી વખતે જે આશય છે જેની તમે અનુમોદના કરી છે એનો અનુબંધ છે કોઈ પણ કર્મ બાંધતી વખતે તમારો આશય શું છે એ એ કર્મ બાંધો છો ત્યારે જો ખરી ખરી વસ્તુ એ છે કે આપણે કર્મ તો ક્ષણે ક્ષણે સમયે સમયે બાંધીએ છીએ એ વખતે આપણને કંઈ ખબર નથી હોતી કે આપણે આ કર્મ બાંધી રહ્યા છીએ બરાબર કર્મનો ઉદય ચાલે છે એ ઉદય પ્રમાણે જીવ ભાવ કર્યા કરે છે એ ભાવ પ્રમાણે કર્મ બંધાયા કરે છે એની જાગૃતિ ક્યાં છે જીવની જાગૃતિ તો છે જ નહીં જેવું સામે નિમિત્ત મળ્યું એ નિમિત્તના આધારે જી અને અંતરંગ કર્મનો ઉદય છે આ બે વસ્તુ એક બાહ્યમાં અને એક અંતરંગ એ બે વસ્તુના નિમિત્તને પામીને જીવ જે ભાવ કર્યા કરે છે એ ભાવ કરતી વખતે પણ એને ખબર નથી કે શું ભાવ કરી રહ્યો છે અને કર્મવંત ચાલ્યા કરે છે તો એવી વખતે જ્યારે જીવ જાગૃતિ રાખે અને વિચાર કરે કે આ નિમિત્ત કાંઈ કરી ના શકીએ મને અને અંતરંગમાં જે કર્મનો ઉદય છે એ મેં પૂર્વે બાંધેલા કર્મ એનો ઉદય છે તો મારો દોષ છે એને હું ક્ષમતાથી ભોગવી લઉં આવી જાગૃતિ આવે એનો ભાવ બદલાઈ જાય પણ ક્યારે આવે કે સતત જ્યારે એણે પોતે પોતાના સ્વરૂપનો વિચાર કર્યો હોય તત્વનો વિચાર કર્યો હોય ત્યારે આવો ભાવ ક્યારેક ક્યારેક ક્યારેક આવે એને માટે આપણે આ સત્સંગનો હેતુ શું સ્વાધ્યાયનો હેતુ શું અંતર્મુક્તા તો અંતર્મુક્તા અંતર્મુક્ત થઈને શું કરવાનું છે જીવે તો કે જીવે જાગૃત થવાનું છે જીવની જાગૃતિ અંતર્મુક્તાથી આવે છે તો તમે જે કંઈ ધર્મની પ્રવૃત્તિ કરો બધી જ ધર્મની પ્રવૃત્તિની અંદર અંતર્મુક્તા એને કાર્ડિનલ રૂલ કહેવાય કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ કરો તમે અને જો અંતર્મુખ તમે ના થાવ અને માત્ર બહેરમુક રહ્યો તો અગાઉ તમને ગઈકાલે પણ કીધું હતું અને ઘણા લોકોને એમાં આમ પણ થયું ખોટું પણ લાગ્યું સમજાણું પણ નહીં અને આવું તે કંઈ હોતું હશે એમ પણ થયું પણ હકીકત છે જો કે બહારની કરેલી તમે ધર્મની પ્રવૃત્તિ એ વખતે તમારી વૃત્તિ અને તમારો ભાવ જો અંતર્મુક્ ન થાય તો એ અહંકારને પોષે છે અને અહંકારથી ધર્મનો નાશ છે તો તમને એમ લાગે કે મેં તો ધર્મની આટલી બધી પ્રવૃત્તિ કરી ધર્મને આટલું બધું મેં આટલા બધા અનુષ્ઠાનો કર્યા પણ એ અનુષ્ઠાન કરીને તમે જો અહંકાર કર્યો બહિર્મુક્તા એટલે અહંકાર અને અંતર્મુક્તા એટલે અહંકારનો નાશ તો આ સ્વાધ્યાય સત્સંગ અને આપણે દર રવિ સોમ ગુરુ કે મંગળ બુદ્ધ જે કંઈ કરીએ છીએ આપણે અહીંયા એની પાછળનો હેતુ એક જ છે કે મારી બધી જ પ્રવૃત્તિના ફળ સ્વરૂપે હું અંતરમુક્તતા હો સ્વાધ્યાયનો અર્થ જ અંતરમુક્તા છે એનું ફળ અંતર મુક્તા છે તો હું જે ધર્મ કરું એ હું જાણું મારા ભગવાન જાણે અને મારા ગુરુ જાણે ચોથી કોઈ વ્યક્તિ જાણે ને એનું નામ અંતર્મુક્ત થઈને ધર્મ કર્યો કહેવાય આપણે તો શું છે કે ધર્મ કર્યો અને કોઈ જાણે નહીં તો પછી ધર્મ કરવાનું ફળ હેતુ શું પ્રયોજન વોટ્સ અ પોઈન્ટ હું ધર્મ કરું અને કોઈ જાણે નહીં તો વોટ્સ અ પોઈન્ટ બેતર છે ના કરવું એના કરતા કોઈને ખબર તો પડવી જોઈએ નહીં હું કંઈ કરું છું તમે અઠ્ઠાઈ કરી હોય અને એ આઠેય દિવસની અંદર કોઈ તમને સાતા ના પૂછે તો તમારી દશા શું થાય મને કહો પાણું કરો નવમી દિવસે અને પછી નક્કી કરો કે હવે કોઈ દિવસ અઠ્ઠાઈ ના કરો હમણાં મને આને રિલેટેડ નથી અને કોઈ સંબંધ નથી પણ છતાં કોઈએ પ્રશ્ન કર્યો એનો જવાબ આપું વાત નીકળી એટલે એનો સંબંધ થાય છે અંદર બેસે છે એટલે મને હમણાં કોઈ ગઈકાલે કોઈ પ્રશ્ન કર્યો કે હમણાં હમણાં અમે સાંભળ્યું છે અને હમણાંમાં જ છે આ બધું સાંભળ્યું હા વાત તો બધી ઘણી જૂની છે શાસ્ત્રમાં એની વાત છે એક એક નવાણુંની જાત્રા કરે જીવ અને એમાં છઠ કરી અને સાત જાત્રા કરે અને અઠમ કરીને કંઈક ખબર નહીં કેટલી જાત્રા કરે નવ જાત્રા કરે અગિયાર જાત્રા કરે અગિયાર જાત્રા કરે તો જે છઠ કરીને કરે સાત જાત્રા એનો ત્રીજા ભાવે મોક્ષ અને અઠ્ઠમ કરીને કરે તો બે બીજા ભાવે મોક્ષ મને કે વાત સાચી છે મેં તો શાસ્ત્રમાં એ પ્રમાણે લખ્યું છે એટલે વાત સાચી છે બરાબર છે બરોબર પણ મેં કીધું કે મેં કીધું નથી મેં કીધું જવાબ આપીશ બધાના વચમાં તમે છઠ કરી અને સાત જાત્રા કરો અને પછી એ જાત્રા પૂરી થાય પછી એ જાત્રા કર્યા પછી તમારું અંદરનું હૃદય પરિવર્તન અને તમારું જીવન પરિવર્તન જો ન થાય અને હજી પણ તમારી દ્રષ્ટિ પરમાં રહે અને સ્વરૂપ લક્ષ્ય ન થાય તો એવી જાત્રા અનંતી કરો તમે તો એ મોક્ષ ના રહે જો સમજાણો એ યાત્રા પૂરી કરો ને તમારા હૃદયની અંદર એક જબરજસ્ત પરિવર્તન આવે આખો તમારો દ્રષ્ટિ બિંદુ જે પરમા હતું અત્યાર સુધી એના બદલે સ્વરૂપ લક્ષ થઈ જાય ત્યાર પછી સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા પ્રભુની આજ્ઞા માત્ર ને માત્ર સ્વરૂપ લખશે અને એ જ રીતે તમારું જીવન બને અને એ યાત્રા કરી આવ્યા પછી કોઈને ખબર બી ના પડે કે હું આ યાત્રા કરીને આવ્યો છું તો એ બની શકે શાસ્ત્રમાં કથન છે ઇટ ઇઝ પોસિબલ જીવનો ત્રીજા ભાવે મોક્ષ થઈ શકે પણ આ એની શરત છે બાકી એવી આનંદી યાત્રા કરો તમે હા ડોળીવાળા છે ને ભૂખ્યા તરસ્યા બિચારા સવારથી સાંજ સુધી કેટલી વાર યાત્રા કરે છે કેટલી વાર ડુંગર ચડે છે ને ઉતરે છે એથી વિશેષ આપણે કંઈ કરતા નથી એ જાત્રા કર્યા પછી પ્રભુનો સ્પર્શ કર્યા પછી પ્રભુના દર્શન કર્યા પછી જો અંદરની અંદર અંદરનું બદલાય નહીં અંદર પરિવર્તન ના આવે માહલો બદલાય નહીં તમારો એવી જાત્રાઓ તમે અનંતી કરો મોક્ષ માર્ગ પણ બનતો નથી આ સમજો હમ ગણેશ અને કાર્તિકેનું દ્રષ્ટાંત ખબર છે ને હમ કાર્તિકે પાસે તો મોર હતો ને એનું વાહન અને ગણેશ પાસે ઉંદરડો તો જાત્રા કરવાનું કીધું તો કાર્તિકે તો મોર લઈને ઉડ્યા ભાઈ હે અને ઉંદર ઉપર ગણેશ પોતાના માતા પિતાની સાત પ્રદક્ષિણા લઈ લીધી અને આવીને ઉભા રહી ગયા માન્ય થઈ હા ભાવ છે મનચંગા તો કથરોટ મેં ગંગા તો મનચંગા તો થતા નથી હ કૃષ્ણ ભગવાને પાંડવો મહાભારત જીત્યા ને પછી કે અમે યાત્રા એ નીકળીએ જાત્રાએ નીકળીએ તો કે આ તુંગડું લઈ જાઓ તુમડું આપ્યું હતું ને ખબર છે ને બધાને એને જાત્રા કરાવી આવજો બધા એ પણ પછી લઈને આવ્યા બધે જાત્રા એ પછી ખોલ્યું તુમડાને તો દુર્ગંધ તો કૃષ્ણ પૂછે છે પાંડવોને કે તમે લોકો જાત્રા કરવા ગયા જાત્રાએ જઈ આવ્યા આ તુમડાને પણ જાત્રા કરાવી એને પણ તમે દરેક નદીની અંદર નવડાવ્યું તમે જેમ નાહ્યા એમ તમે એને મંદિરમાં લઈ ગયા એને તમે પૂજા કરી એને પણ પૂજામાં સાથે રાખ્યો તો દુર્ગંધ કેમ છે જી પવિત્ર ના થયું બોલો તો આપણી દશા આ તુમડા જેવી છે પવિત્ર ના થાવ તમે તો એ જાત્રાનું પરિણામ શું શું ફળ સમજાય છે પછી નિર્જરાના બાર પ્રકાર બતાવ્યા કઈ રીતે નિર્જરા થાય અણસનુણોરિયા વિશો બોલો કૌશલમાં એની આ ગાથા છે નવ તત્વ પ્રકરણની ગાથા પાંત્રીસ અણસન ઉદરિકા વૃત્તિ સંક્ષેપ રસ પરિત્યાગ કાય કલેશ અને સંલીનતા આ બાહ્ય તપ છે અંશન એટલે ચારેય આહારનો ત્યાગ અથવા તો ત્રણ આહારનો ત્યાગ ઉણરીકા એટલે ઉણરી એટલે અડધસ કોળિયા ભણાવ પર બેસીને ભૂખ હોય એના કરતાં ઓછા લેવા ઉણું નહીં મૃતક સંક્ષેપ એટલે દ્રવ્યનો સંક્ષેપ કરવો એટલે આજે આટલા જ હું વાપરીશ રસ એટલે વિગયનો ત્યાગ ચાર મહાવિગયનો ત્યાગ આપણને નિયમથી હોવો જોઈએ અને છ વિઘયમાંથી કોઈને કોઈ વિગયનો ત્યાગ કરીએ એ રસ ત્યાગ ચાર મહાવિગય કઈ કઈ માંસ મદીરા માખણ અને મધ આ ચાર મહાવિગય છે ફોર એમ થ્રી એમ 4M. એમ ફોર એમ કે ફોર એમ આપણે બધું વધારે જોઈએ હે અને છ વીઘા બોલો છ વીઘાઇ કઈ કઈ દૂધ દહીં ઘી તેલ ખાંડ અથવા ગોળ અને કઢાઈ છ વિગાઈ કઢાઈ એટલે મીઠાઈ વગેરે ફરસાણ મીઠાઈ જે કઢાઈમાં તળીને આપણે કરીએ ને સમજણ આમાંને કોઈ પણ વીજળીનો ત્યાગ કરેલો સપરી ત્યાગ કહેવાય યુઝઅલી જનરલી આમબીન આપણે કરીએ ને એમાં છ વિગાનો ત્યાગ આવે પણ દરરોજ તમારે કોઈ કોઈ વિગ્યાનો ત્યાગ કરવો તમારી છ માંથી કોઈ એક વીઘાનો ત્યાગ કરો એક કે બે ત્યાગ કરી કાય ક્લેશ કયા કલેશમાં તો જનરલી મોટાભાગે લોચ વગેરે આવે લોચ કરો ને તમે હ પણ માટે કયા કયો ખબર છે સ્વાધ્યાયમાં એક જ આસને સ્થિરતાથી બેસવું એ આપણા માટે કાયક લેશ જરાય પગ ઊંચે નીચો ન થાય એ કઈ અને સંલીનતા સંલીનતા એટલે કાવસક ધ્યાન કાવસક ધ્યાન આ બાહ્ય તપ થયું બાહ્ય તપ અભ્યંતર તપને પુષ્ટિ કરનાર છે એની શુદ્ધિ કરનાર છે એની વૃદ્ધિ કરનાર છે હવે આભ્યંતર તપ ખરું તપ અભ્યંતર છે એમાં પણ અભ્યંત્ર તપમાં જે છેલ્લા બે છે એ ખાસ કર્મની નિર્જરા માટેના ઉત્તમ સાધનો છે પણ એ બે તપ આ પૂર્વેના જે તપ છે દસ તપ એ કરો તો એ બે તપ તમને ફળ આપી શકે તો કાર્યકારી પાયા વ્યાવચમ તહેબ સજ્જ જાણમ અભ્યંત્રી નવતરણ ગાથા છત્રીસ પ્રાયશ્ચિત વિનય વયાવૃત્ત તેમજ સ્વાધ્યાય ધ્યાન અને કાયોસલ્પ પણ અભ્યંતર ત્રિપદી છે બંને બે ત્રિપદી છે પહેલી ત્રિપદી છે પ્રાયશ્ચિત વિનયને વયાવચ અને બીજી ત્રિપદી છે સ્વાધ્યાય ધ્યાન અને કાવ્ય સ્તર જો સ્વાધ્યાયથી ખરું અભ્યંતર તપ શરૂ થાય છે પણ સ્વાધ્યાય પહેલા એની પૂર્વ ભૂમિકા યોગ્યતા માટે પ્રાયશ્ચિત વિનયને વયાવચ તો એ પ્રાયશ્ચિત બને એને વ્યાવેશથી રાગ દ્વેષ અને અહંકાર શિથિલ થાય પછી જે સ્વાધ્યાયની અંદર પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં વાંચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જે ધર્મોપદેશ નામનો સ્વાધ્યાય છે એમાં ગુરુ આપણને જે ઉપદેશ આપે છે બોધ આપે છે એ બોધનું પરિણમન ક્યારે થાય આપણને કે જ્યારે આપણા આપણી યોગ્યતા થાય ત્યારે અને યોગ્યતા માટે પૂર્વના જે ત્રણ ત્રિપદી છે પ્રાયશ્ચિત બનાવીને વ્યાવચ એ જ્યારે આપણે કરીએ ત્યારે આપણી યોગ્યતા થાય અને ત્યારે જ ગુરુનો ઉદ્બોધ આપણને પરિણમન પામે સમજણું તો કે પ્રયાશ્ચિતની અંદર શું છે તો કે તમે તમારા દોષોની નિંદા ગ્રહ કરો છો તમે આત્મસાક્ષી નિંદા કરો છો અને ગુરુ પાસે જઈને ગ્રહા કરો છો પછી ગુરુ જે પ્રાયશ્ચિત આપે એ ગુરુનું આપણે સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે આપણે કરીએ એ વખતે આપણામાં એક વિનય ગુણ પ્રગટ થાય છે આપણે ગુરુનો વિનય કરીએ છીએ તો રાગદ્વેષ અને અહંકાર આ ત્રણેય જે દોષ છે એ જીવના કંઈક હળવા થાય વિનયથી અહંકાર આપણો મોડો પડે છે અને ત્યાર પછી આપણે વયાવૃજ વયાવચનો અર્થ શું કર્યો ગુરુના પગ ધાબા હ ગુરુની સેવા કરવી એ વયાવચ એને વયાવચ કહેવાય ગુરુની આજ્ઞાનું પાલન કરો એ વયાવત છે આ તો મારા પગ ધાબીને બેસી જાય અમે જોયા કેટલા બધા ગુરુને પગ ધાબો પડે થઈ ગઈ જો અમારું અભ્યંતર તો પૂરું થઈ ગયું ગુરુની આજ્ઞાનું પાલન કરીએ આપણે એ એમની ખરી વયાવચ છે જો કે શાસ્ત્રમાં વયાવચના નવ પ્રકાર બતાવે છે આપણે બધાની અંદર એક વસ્તુ આ સમજવાની આજ્ઞાનું પાલન આટલું કરો એટલે તમારા રાગદ્વેશના અહંકાર મોળા પડે પછી તમને ગુરુ જે બૌધ આપે એ બૌધને માટે તમારી યોગ્યતા કહેવાય તમે લાયક કહેવાઓ એ સ્વાધ્યાય પછી તમે વાંચના પૂછના એટલે વાંચના એટલે ગુરુજી ઉપદેશ આપે ને વાંચના કહેવાય આચાર્ય ભગવંત જે આપણને બૌદ્ધ આપે ને એને વાંચના કહેવાય મુખ્યત્વે વાંચના એ ગુરુ ભગવંતો આચાર્ય ભગવંતો પોતાના સાધુ સાધવીને આપતા હોય છે શિષ્યોને પણ શ્રાવકો પણ ત્યાં જઈને બેસી શકે અને બૌદ્ધ ગ્રહણ કરી શકે પૃચના એને કંઈક આપણને એના કંઈ સમજાય ને તો આપણે પૂછીએ પછી એ જે એમણે બૌદ્ધ આપ્યો હોય એ પછી આપણે યાદ કરીએ એને પરાવર્તના કહેવાય અને પછી એના પર ઊંડો વિચાર કરીએ આપણે ઊંડા ઉતરીએ એની એને અનુપ્રેક્ષા કહેવાય અને જે ગુરુ આપણને બૌદ્ધ આપે એને ધર્મ ઉપદેશ કહેવાય આમ સ્વાધ્યાયના પાંચ પ્રકાર બરાબર તમને આત્મસાત થાય પછી તમે એ જ બોધ આપ્યો છે ગુરુએ એના ઉપર ચિંતન મનન નિધિ કરતા કરતા તમે ધ્યાનની અંદર જઈ શકો આ અભ્યંતર તપ છે આપણે ભગવાન માટે શું કહીએ છીએ કે ભગવાન સાડા બાર વર્ષથી શું કરતા હતા પ્રભુ કૌશક ધ્યાને ધ્યાનમાં હતા ધ્યાન અને કયો સર્ગ એટલે કયા તો એ ખરી કર્મની નિર્જરા કરવા માટેનું સાધન છે પણ ક્યારે આપણને ફળીભૂત થાય અથવા ફળદાયી બને જો બાહ્ય થી આપણી યોગ્યતા થાય આભ્યંતર તપની પહેલી ત્રિપદીથી આપણી યોગ્યતા પાકી થાય બાહ્ય ચાર પહેલા છે ને જે અણસન ઉણોદરી ઋતિ સંક્ષેપ અને રસપ્રદ એ આહાર શુદ્ધિના છે જેવો અન્ન તેવું મન એ ખબર છે ને બધાને તામસી પદાર્થો તમે વાપરો તો તમારી વૃત્તિ તામસી થાય પછી તમે ધ્યાનમાં બેસો તો શું યાદ આવે આહાર શુદ્ધિ પહેલાં ચાર પછી કાય સંલિંગતાથી શરીર શુદ્ધિ શરીરની સ્થિરતા એટલે ત્યાં કીધું આહારનો જય આસનનો જય પછી મનનો જય આવે પછી આપણે મન શુદ્ધિ કરીએ છીએ સમજાણું આહાર શુદ્ધિ કાયા શુદ્ધિ શરીર શુદ્ધિ મન શુદ્ધિ આટલું તમે કરો એટલે મનમોચન અને કાયા તમારી એવી એક યોગ્યતાની ભૂમિકા ઉપર આવે કે જ્યારે ગુરુ આપણને બોધ આપે ત્યારે પરિણામન પામે સમજાણું ધ્યાન એટલે ઉપયોગનું સ્વાધ્યાયની અંદર જે ઉપયોગ આપણે અંતર્મુખ કર્યો એ ઉપયોગ ધ્યાનની અંદર અંત પ્રવેશ અંદર જાય છે અને કાયોત્સર્ગની અંદર એ ઉપયોગ ઉપયોગીમાં એ સ્વરૂપની અંદર લીન થાય છે એ લીન થાય છે એટલે કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ ઉત્સર્ગ એને છોડી દેવી એ વખતે આપણો ઉપયોગ કાયામાંથી નીકળી અને પોતાનામાં લીન થાય છે સમજાણું તો એ વખતે કાયાનું કાંઈ પણ થઈ જાય કયા એની અંદર કોઈ પણ બિના ઘટના ઘટે તો પણ એમને જે જીવ આ ધ્યાન અને કાયો લીન બન્યો હોય એને એનો ખ્યાલ એટલે ત્યાં કીધું કે આ લીનતાને કારણે દેહનો જે અધ્યાસ છે દેહમાં હું બુદ્ધિ છે એ ચાલી જાય એ જતી રહે એ દૂર થાય એટલે ત્યાં કીધું કે છૂટે દેહ આ ધ્યાસ નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો તેનો તે જ ધર્મનો મર્મ આખા ધર્મનો જો મર્મ કોઈ હોય કોઈ રહસ્ય હોય તો આ છે સમજાણો માટે નિર્જરાને ધર્મ કીધો સંવરને ધર્મ કીધો સંવર નિર્જરા એ જ ધર્મ છે સમજણું પ્રશ્ન એવો છે કે ધર્મના અનુષ્ઠાનો આપણને સંબંધ નજરાતર લઈ જાય હમણાં જ વાત કરી કે કોઈ પણ અનુષ્ઠાન કરતી વખતે વૃત્તિને અંતર્મુખ કરો તો તમને લઈ જાય બાહ્યમાં જો વૃત્તિ રહી તો લઈ જાય હું પૂજા કરું હું ભક્તિ કરું હું ભક્તિ કરું જો કોઈ સાંભળે જ નહીં કોઈને ખબર જ ના પડે ભક્તિનો શું અર્થ હં મેં આટલી સરસ ભક્તિ કરી અને કોઈ કોઈને કંઈ ખબર જ ના પડી હા એનો શું મતલબ મેં આટલા તપ કર્યા મેં આટલા જપ કર્યા મેં આટલા સામાયિક કર્યા મેં આટલા પ્રતિક્રમણ કર્યા મેં આટલા દાન દીધા આ દાન દીધાને તે તકતી મુકાવે તમને ખબર છે દાન તમે દો ને એટલે એ શુભ છે શુભ કાર્ય માટે દાન દો એ શુભ છે એનાથી પુણ્યબંધ છે પણ તકતી મુકાવો ને તમે એ તમારો અનુબંધ જે છે એ પાપ પડ્યો ખબર છે કોઈને હ નથી ખબર ખબર હશે તો શું કેરશ મારી તો થકતી આવી ગઈ ને હું આવું કહું ને એટલે લોકો પછી જે કમિટીવાળા હોય ને મને કહે તમે એવું ના બોલો કે અમને દાન જ નહીં આવે દાન કોઈ આપશે જ નહીં દાન કર્યું અને પરિગ્રહની સંજ્ઞા તૂટીને જો તો એ દાન કરવા છતાં પણ તમે પાપનો અનુબંધ કર્યો બોલો શીલ પાડ્યું અને જગ જાહેર કર્યું તો પાપનો અનુબંધ પડ્યો કારણ કે અહંકાર પાછા મને શું કે કે અમે તો બીજાને પ્રેરણા મળે એટલા માટે આમ કરીએ છીએ તો મેં કીધું કે તું બીજાની ચિંતા કરે છે અને તારું બગાડે છે તે જાહેર કરું તું જાહેર કરે બધું અને તું એનો ઉત્સવ કરે તો બીજાને બીજાને એને એની પ્રેરણા મળે બીજા માટે એ અનુમોદનાનો વિષય બને અને તારા માટે અહંકારનો વિષય બને તો બીજાના એવા કહેવાતા લાભને કારણે તું તારો નુકસાન કરે છે ભગવાને એવો ધર્મ કીધો નથી કરવાનો ગુપ્તદાન ધર્મ એ ગુપ્ત વસ્તુ રહેલી છે તમને ખબર છે ખરો ધર્મ કયો છે હમ ગુપ્તી એ ધર્મ છે સમિતિ ગુપ્તી એમાં ગુપ્તી એ ઉત્સર્ગ માર્ગ છે મનોગુપ્તી વચનગુપ્તિ અને કાયગુપ્તી આ ત્રણ ગુપ્ત એ ખરો ધર્મ છે પણ એમાં તમે ન રહી શકો માટે સમિતિ આપી તો ગુપ્ત તમે દાન ગુપ્ત કરો તમારો ધર્મગુપ્ત રાખો તો એ ખરો ધર્મ બને અને જગ જાહેર કરો તો અહંકારનો પોષક બને અને અહંકાર એ ધર્મ નથી છે જો નિર્જરા તત્વ બાર પ્રકારના તપ બાહ્ય તપમાં આહાર શુદ્ધિના અનસન વણોદરી વૃત્તિ શુદ્ધિમાં કયા એકલી સંલિનતા અભ્યંતર તપની અંદર પ્રયાશ્ચિત વિનય અને સ્વાધ્યાય સ્વાધ્યાય બંનેમાં મૂક્યો છે અને ચેતના શુદ્ધિ માટે ધ્યાન અને કયા પછી આ બધી ડિટેલ છે એ આપણે નથી જતા એમાં હમણાં જ વાત થઈ ગઈ બધી સાત પ્રકારના વિનય છે દસ પ્રકારના પ્રાયશ્ચેદ છે દસ પ્રકારની વયાવત સ્વાધ્યાય પાંચ પ્રકાર ધ્યાનના ચાર પ્રકાર કયા બે પ્રકારનું ધર્મ ધ્યાન ના બીજા ચાર પ્રકાર ચાર પ્રકારના ધ્યાન તમે આમાં શું સમજવું છે બોલો કયું કયું કઈ વસ્તુ સમજીએ છીએ તો આપણે લઈ લીધું પછી આગળ વધીએ વધુ સમજ આ છે ને પ્રકાર છે એ જનરલ મુખ્યત્વે સાધુને લાગુ પડે છે સાધુ સાધુને લાગુ પડે આલોચના તપ મૂળ મિશ્ર વગેરે એ મોટાભાગે એમાં જે પ્રતિક્રમણ છે એ આપણને લાગુ પડે અને બાકીના બીજા જે છે એ લગભગ બધા સાધુ સાધુને લાગવું પડે મુનીને લાગવું પડે પછી વિનય જ્ઞાનનો વિનય દર્શનનો વિનય ચારિત્ર્યનો વિનય મનથી વિનય કરો તમે વચનથી વિનય કરો કયાથી વિનય કરો અને ઉપચાર ઉપચારની અંદર કોઈ કોઈનો પણ આપણે વિનય કરીએ ને કોઈ પણ વ્યક્તિનો વિનય આપણે કરીએ વિનય કરીએ એટલે આપણે હાથ જોડીને જાય જેની અંદર કરીએ આપણે એ વિનય કહેવાય એ ઉપચાર વિનય કહેવાય વડીલો પછી વયાવચની અંદર આચાર્ય ઉપાધ્યાય લેતા હોય આ રીતે દસ વયાવચના અને સ્વાધ્યાયનું આપણે હમણાં વાત કરી વાંચના પુરુષના પરાવર્તન અનુપ્રેક્ષણ ધર્મકથા અને ધ્યાનની અંદર પિંડસ્થ પદસ્થ રૂપસ્થા એક અને બીજું ધ્યાનની અંદર આજ્ઞા વિચય વિપાક વિચય અપાય વિચય અને સંસ્થાન વિચાર એમ ચાર પ્રકાર છે પિંડસ્થ એટલે પિંડ પિંડ એટલે કોઈ દ્રવ્ય પ્રતિમાજી ભગવાનના પ્રતિમાનું ધ્યાન કરીએ આપણે એ પિંડસ્થ ધ્યાન કહેવાય પ્રભુની જન્મથી માંડી અને કેવળ જ્ઞાન સુધીની જે અવસ્થા એનું ધ્યાન કરીએ આપણે એ પિંડસ્થ ધ્યાન કહેવાય પછી પદસ્થ ધ્યાનની અંદર આમ જનરલી માતૃકા કહેવાય છે પણ સામાન્ય રીતે આપણે જે પદ બોલીએ કોઈ નવકારનું પદ હોય કોઈ સ્વાધ્યાયનું પદ હોય કોઈ શ્લોક હોય કોઈ વગેરે ઓમ એ પણ પદ કહેવાય ઓમ રીમ એ પણ પદ કહેવાય ઓમ રીમ અર્હમ નમઃ એ પણ પદ કહેવાય નવકાર મંત્ર પણ પદ કહેવાય ઓસગરમ પણ પદ કહેવાય આ બધા પદ કહેવાય એનું ધ્યાન કરીએ એ પદ પિંડ પદસ્થ ધ્યાન રૂપસ્થ ધ્યાનની અંદર ગુણો આવે ભગવાનના ગુણોનું ધ્યાન કરો તમે અને રૂપાતિ ધ્યાનની અંદર સિદ્ધ પરમાત્માનું ધ્યાન એમાં કોઈ આકાર નથી કોઈ રૂપ કોઈ રૂપ નથી નિરાકાર નિરંજન નિરાલંબન એ રૂપાધિત ધ્યાનમાં આવે પછી ધર્મધ્યાનના જે ચાર બીજા છે આજ્ઞા વિચય વિચય એટલે વિચાર આજ્ઞા વિચય એટલે ભગવાનની આજ્ઞાનો વિચાર કરીએ આપણે અને એનું ધ્યાન ધરીએ આપણે એટલે એ આજ્ઞા વિચય કહેવાય પછી અપાય વિચય એટલે દુઃખનો કે આ સંસારની અંદર કેવું દુઃખ છે સંસારની અસારતાનો વિચાર કરીએ આપણે અને એ સંસારથી મુક્ત થવાની જે ભગવાને બતાવેલી ધર્મ ભગવાન પોતાનું ધર્મ એનો વિચાર કરીએ એ અપાવે છે અને પછી વિપાક વિશે એ કર્મના વિપાક એટલે કર્મના ફળ સ્વરૂપે જીવને જે શુભાશુભ ભોગવવું પડે છે એનો વિચાર કરવો એ વિપાક વિચાર અને છેલ્લે સંસ્થાન વિષયની અંદર આ ચૌદ રાજની અંદર આ લોકની અંદર ચોર્યાસી લાખ યોની ચાર ગતિ અને ચૌદ રાજમાં વેરે માય ક્યાં છું તમે મોલમાં જાઓ ને તમે મેપ આવે ને એમાં શું લખે યુ આર હિયર રેડ એરો કર્યો હોય અને રેડ ડોટ કર્યું હોય યુ આર હિયર આ યુ આર હિયર એનો જે વિચાર કરવો આ લોકની અપેક્ષાએ એ સંસ્થાન વિશે પછી યુ આર હિયર ક્યાં જવું છે તમારે મેસેજમાં જવું છે જ્યાં જવું છે એનો માર્ગ તમને બતાવે અંદર એ વિચાર કરવો એ સંસ્થાનો વિશે બરાબર કા કાય વસરમાં દ્રવ્ય અને ભાવ એટલે એમાં તમે જે કાયોસરની મુદ્રામાં છો એ દ્રવ્ય કયા કહેવાય પણ એ જ વખતે તમારો ઉપયોગ જયારે લીન થાય અંદર એ ભાવ કયા અક્ષર આત્મામાં લીન થાય તમારો ઉપયોગ આત્મામાં જ્યારે લીન થયો તમે કાયાનું ભાન ભૂલી ગયા દેવ ભાવ ભૂલી ગયા દેવભાન ભૂલી ગયા એ ભાવ હા દેહભાન અને દેવભાવ દેહભાન એટલે હવે દેહમાં શું થઈ રહ્યું છે એની ખબર ના હોય અને દેવભાવ એટલે હવે હું આ દેહ નથી હું હાથમાં છું એ તો બંને રીતે તમે જ્યારે છૂટો એનું નામ છૂટે દેહાધ્યાસથી એ વખતે તમને તમારો એ વખતે તમારી અવસ્થા નિર્વિકલ્પ કહેવાય શું કેવી કહેવાય નિર્વિકલ્પ તો નિર્વિકલ્પ ઉપયોગ જ્યારે હોય ત્યારે કર્મ ના આવે સમજાણું નિર્વિચાર અવસ્થાની અંદર કર્મ આવે કારણ કે વિકલ્પો ચાલે છે પણ નિર્વિકલ્પ થાવ તમે ત્યારે ના નિર્વિકલ્પ માત્ર ઉપયોગ જ્યારે લીન બને આત્મામાં ત્યારે એ નિર્વિકલ્પ દશા છે એટલે આપણામાં નિર્વિચાર દશાનું મહત્વ નથી આપ્યું નિર્વિકલ્પ દશાનું પણ નિર્વિચારમાંથી નિર્વિકલ્પ થઈ શકાય છે તો નિર્વિચારની અંદર શું છે એકાગ્રતા મનની એકાગ્રતા છે એ ધ્યાનની ભૂમિકા છે અને નિર્વિકલ્પ દશા જે છે એ કાવ્યસરની ભૂમિકા છે સમજણ તો મનના મનના વિચારો શાંત થઈ જાય એ તમે નિર્વિચાર બની જાઓ પણ અંદર જે છે એ વિકલ્પો અંદર સૂક્ષ્મપણે ચાલતા હોય તો જ્યાં સુધી વિકલ્પો ચાલે છે ત્યાં સુધી કર્મ બનશે કર્મનો આશ્રવ છે પણ જ્યારે તમે આ કાવસરની ઉપયોગ તમારું લીન થાય ત્યારે તમે નિર્વિકલ્પ બનો એટલે આપણે શું કરવાનું છે આપણે જે વિકલ્પો કરીએ છીએ ને જો વિચાર કરો એનો વાંધો નથી વિચાર કરો ને ત્યાં સુધી વાંધો નથી પણ વિચારમાંથી વિકલ્પ કરો છો જે વિચારની અંદર રાગદ્વેષ અને અહંકાર બળે એ વિકલ્પ સમજ તો કે રાગદ્વેષ અને અહંકાર શિથિલતા જ્યારે પ્રાપ્ત થઈ અને જ્યારે સરથા એનાથી જેટલી ક્ષણો માટે એ મુક્ત થયા તમે એ દશા નિર્વિકલ્પ દશા છે એ સાતમા ગુણસર હા હા તમને એક કોઈ વિચાર આવ્યો છે કોઈ વ્યક્તિનો વિચાર આવ્યો જો હું તમને કહું સાહેબજી દાખલો આપી દો તમે બેઠા છો આરામથી સામાયિકની અંદર બેઠો હવે એમાં કોઈ એક વ્યક્તિ પસાર થાય છે એ વ્યક્તિ પસાર થઈ ગઈ તમને વિચારમાં આવે છે કે એક વ્યક્તિ અહીંથી પસાર થઈ ગઈ આ વિચાર હવે એમાં થોડીક વાર થયા પછી એક વ્યક્તિ એવી પસાર થાય છે કે જે તમને દિઠી ગમતી નથી હે ને એ વખતે તમને એ વ્યક્તિ પ્રત્યે અંદરથી એક છુપ્પો દ્વેષનો વિકલ્પ થાય છે વિચારમાં એ વિચાર આવ્યો તમને વ્યક્તિ પ્રસારથી વિચાર આવ્યો આ કોણ વ્યક્તિ છે જેવો વિચાર આવ્યો તરત અંદરથી દ્વેષ કારણ કે તમને ગમતી નથી કેમ અહીંયા આવ્યા મારી સામાયિકમાં ભંગ કરવા માટે આવી કેમ હમ એવી હવે એમાં કોઈ એવી વ્યક્તિ પ્રસાર છે કે તમને બહુ પ્રિય છે કારણ કે તમને પ્રિય કેમ છે તમારા બહુ કરે છે તમે બરોબર સમજી રાજો તમને જે વ્યક્તિ પ્રિય લાગે છે ને એ વ્યક્તિ તમારા વખાણ કરતી હશે માટે તમને પ્રિય લાગે છે તમને કંઈ એના ગુણો એનામાં ગુણો છે માટે પ્રિય લાગે છે એવું નથી પણ તમારા વખાણ કરે તમને પ્રિય લાગે છે તો એવી વ્યક્તિ પ્રસાર થાય છે તો તમને અંદર રાગનો ભાવ થાય છે એ વિકલ્પ થયો તો આવા વિકલ્પોથી શું વિકલ્પ આવા વિકલ્પોથી છૂટી આપણે કેવી રીતે તો કે જ્યાં સુધી રાગ દ્વેષ અહંકાર તમારો શિથિલ ન થાય ત્યાં સુધી તમે આ વિકલ્પોથી છૂટી ના શકો છીએ હા પ્રશ્ન એવો છે કે આપણે સમાય પ્રતિક્રમણની અંદર જે કાવસર કરીએ છીએ હે લોગસનો કે નૌકાર મંત્ર એ તો જાણે ઠીક છે હવે ઠીક છે ને હમ ખરેખર તો શું હતું કે તે વખતે કાવસરની અંદર શ્વાસનું આલંબન લેતા હતા અને એ શ્વાસના આલંબનથી જેમાં જ્યાં વિપશ્યનામાં જેમ કરાવે છે ને એમ શ્વાસનું તમે જોવાનું તો શ્વાસના આલંબનથી જીવ સ્થિર બની શકે કાવ્ય સ્વરૂપની અંદર કરો હવે આપણા માટે તો હવે શ્વાસનું આલંબન તો એવું નથી કરી શકતા આપણે એટલે બધા કરુણાના સાગર એવા આપણા આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું તમે લોકો એમ કરો શ્વાસનો આલંબો નથી લઈ શકવાના તમારા માટે નવકાર મંત્ર કે લોગસ એ બે આપીએ તમને તો પ્રમાણે આપીએ તો લોગસની અંદર ચંદીસુ નિમ્બ લહેરાયા સુધી પચીસ શ્વાસ થાય તમે પચીસ શ્વાસનું કૌશો તમારો બોલો ને તમે સંપદા કહેવાય જેટલી સત સંપદા હોય એટલા શ્વાસ નવકાર મંત્રની અંદર આઠ સંપદા છે એટલે આઠ શ્વાસ થાય એટલે આપણે જયારે સમસ્યાના પ્રતિક્રમણમાં ચાળીસ લોગસ નો કાવશેક કરીએ છીએ ને ચંદીસુ લિમ્બલરાય સુધી અને પછી ઉપર એક નૌકાર એટલે એક શ્વાસનો એ કાવશે થયો ચાળીસ એટલે પચીસ શ્વાસનો એક લોગસ ચંદીસો નિમલ એરા સુધી અને પચીસ ચોખ્ખું સો એટલે એક હજારથી આ ચાળીસ લોગસ એટલે અને ઉપર આઠ એક નૌકર ગણી છે એને આઠ આવે એમાં સંપદા તમને ખબર છે નોકરને નવ પદ છે પણ સંપદા આઠ છે ખબર છે કેટલાને ખબર નથી સંપદા આઠ છે કેમ તો કે છેલ્લા બે પદ જે છે ને એ સાથે બોલવાના તમે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ એ જુદા નમો આયન એ પ્રમાણ છેલ્લા બે પદ છે હા મંગળ છે સભ્ય સિંહ એ સાથે બોલવાના એક શ્વાસમાં એટલે આઠ શ્વાસ થાય એટલે એક હજાર ને આઠ શ્વાસ નો એક અવસર થયો અડધો નૌકાર ક્યાં માટે પૂરો થોડો વધારે કારણ કે અડધો નૌકાર ના ગણાય માટે અડધો નૌકર ના ગણાય માટે અને એમાં એવું છે કે લોગસ હમણાં જો શું કે છે કાવશકમાં કાવશક જ્યારે બોલે ત્યારે જાહેર કરતા શું કે ચાર લોગસ નું કાવશક ના આવડે તો સોળ નો કર ના આવડે તો પણ ઘણા એવી રીતે બોલે કે ચાર લોગસ અથવા તો અને શું એક લોગસ અથવા ચાર નો કરો અથવા અથવા ના બોલાવે ના આવડે તો તો તેર મનનો મોટો તો મૂક્યો છે ત્યાં લોગસ ન જોયું એમાં શ્વાસ નહી ક્યાં આવ્યું ભાઈ કયો ટુ મિનિટ આને બધું લખી નાખ્યું ટેન મિનિટ ફાઈવ મિનિટ ટુ મિનિટ કાંઈ વાંધો નહીં આપણે આ સ્લાઇડ પૂરી થાય છે અને એકચ્યુઅલી નિર્જા તત્વ પણ પૂરું થાય છે અને હવે બંધ તત્વ શરૂ થશે અત્યારે શું કાલે પંદર મિનિટની બ્રેક છે ને